रक्षक परम स्वामीनावचन चालीसवार जीव न अज्ञानी निवृत्ति जीव ने दूर सूक्ष्म સંબંધ રહેતો નથી હવે નિવૃત્તિ નો પણ ભક્તિ એટલે શું એ પ્રશ્ન મોટો છે આ તો માન્ય માં તો આખો બહુ મોટો અર્થ છે એવી ભક્તિ કોણ શીખવે છે ભણેલો ભાઈ ભણાવે કણ ભણાવેલો કે મારે અંગ્રેજી ભણવું તમે માસ્તર જો ને તો એવડો એ ગુજરાતી માસ્તર હોય અને અંગ્રેજી ભણાવે કેવી રીતે આજ કોઈ માસ્ટર ને ખોલે છે આ ના થી નિવૃત્તિ પામતી હોય સંસાર થી તો નિવૃત્તિ પામેલો હોય એવડો એ ભણાવે કે એમાં જોઈન્ટ વાયુ ભણાવે એ ભણાવે હવે એ આ કોણ સમજે જિજ્ઞાસુ હોય મુમુખ શું હોય પણ સમાજના માણસો આ સમજી ક્યાં દે શકે એટલે એ આડા ભટકાય છે કોઈ રે ઉગારો મુને કાળ સોંપવું તેને આ શબ્દ નો અર્થ શું કોઈ રે રે કહીશો નો મળે નો કોઈ કાળ થી મુકાવે ત્યારે આ રેડો માં કોઈ રે મને તો એટલે આ કોકતો ઉગારો કોકતો ઉગારો એમ છે ત્યારે આ લાગટ ઉગાડનાર એમ ને શબ્દ નો અર્થ મળતો કેમ આવે કોઈ રે ઉગારો મને કાળ થી તેને આ શિષ બદલા માં માથું આપી દઉં ત્યારે આપણે હાલી જ મળ્યું એમને પૂછવું જ્યાં જેને હેઠ એટલે એમાં માની લે કે આપણું પૂરું કામ થઈ પણ આ કઈ વચના પણ થોડું એવું કહી ભગવાને એક એવી દયા કરી છે આખા વંચના વડે બધા વાંચું તાણ ખેંચ નહી હોય ક્યાંય કોઈ સંપ્રદાય તાણ ખેંચ ના હોય કારણ કે જીવ પ્રાણી માત્ર ને ભગવાન વરવા છે એમાં વળી મારો ને તારો ને આવડો જાય ને આવડવા ન જાય ને ત્યાં વળી માથા પીટા એમ આ જો ઉપડીમ દેવ પ્રસાદ આચુ શખો નું આપડે ઘટમાળ માં ચડી રહી ની હોબ સમજે દેખાય આમાં ભક્તિ જ્ઞાન આગ ની સર્વકર્મા એનો કેમ ન લીધું એ જ્ઞાન આગ ની સર્વકર્મા એ જ્ઞાન ભક્તિ રૂપ છે તમારું જ્ઞાન ન એ નું હાલે શાસ્ત્ર નું જ્ઞાન નહીં એ જ્ઞાન ભક્તિ રૂપ છે એ ગીતામાં એના વર્ણન આવે સમજ્યા વિના જ્ઞાન આજ્ઞા સર્વ કર્મા સાત ગુરુદેવ જો ને હે એટલે આ શાસ્ત્ર આમ કહ્યું છે ને આ શાસ્ત્રમાં કહ્યું છે એ જ્ઞાન એ જ્ઞાન કોઈ વિકાસ ન આવે એ તો વકીલ એક જાતનું દાદા શાસ્ત્ર ભાઈઓ એટલે વકીલ થઈ ગયો આ કલમ આમ કહે છે આ કલમ આમ થાય છે એટલે વકીલ છે એ વકીલ આમાં કર્તવ્ય વસ્તુ જ્ઞાન અને કર્તવ્ય એ ભક્તિ સ્વરૂપ છે બોલવું એ કઈ કર્તવ્ય નથી કરવાનું જોઈએ કે કરે છે કોણ બોલે છે પોતે નથી બચવું અને સમાજ એવો છે બિચારો જ્ઞાન છે છે એને જેમનું માથું હલાવું હોય એમનું હલા હલ્યા કરે બરાબર એમ જ માથું હલાવું છે તમારે સમજવાનું જો જ્ઞાન આદણી સર્વ કરૂપ ના ક્રિયા વાળું ભક્તિ ક્રિયા નહી જ્ઞાન માં જ્ઞાન કે આ વીંછી હે એટલે એની મેળે ક્રિયા થાય તમે અડો રોકવા પડે અડો નો અડો એટલે નો કહેતો અડી જવું એમ ને જ્ઞાન જયારે આવ્યું એટલે કરવાનું જ આવી ગયું જ્ઞાન થયો એટલે રહી જ ના શકે કરવા જ મંડે જયારે કર્તવ્ય આવ્યું એટલે ભક્તિ થઈ અને આ જે કર્મકાંડ છે એ કર્તવ્ય છે પણ એમાં જ્ઞાન નથી એટલે એ ભક્તિ ન ગણાય ગમે એટલું કરો તો એ કર્મ છે કર્મનું ફળબંધન છે ભક્તિનું ફળબંધન ને છૂટવાનું છે જ્ઞાન ને હજુ જ્ઞાન અજવાળું કરે પછી પકડવા જોતો જ પકડાય બીજું ન પકડાય કર્મયોગ જ્ઞાનયોગ ને ભક્તિ યોગ એમ છે પેલો કર્મયોગ એટલે કર્તવ્ય સ્નાન સંધ્યા ગાયત્રી કોઈ પૂજન દાન દયા ઉપકાર બધા કરીએ જ છીએ ને એમાંથી પછી ભગવાન કૃપા કરે એટલે જ્ઞાન ભ્રગટે સત સત જ્ઞાન થાય એ અસત એની મેળે નીકળી જાય એ કર્મ ચો સત્કર્મ અસત નીકળી જાય એ પોતાની ફરજ માને છે તમે તમારા છોકરા ને લુબડા શિવાડી દો ખાવા એટલે તમે પરોપકાર કરો છે એમને નથી તમારી જીવને અમે ઓળખાય કે હું કોણ છું ભગવાન કોણ હાચી ઓળખાણ થઈ એટલે આવડો ગયો કર્મ કરવા વળગી જાય ફળની આશા વિના એટલે એ ભક્તિ રૂપ થઈ જાય અને આ જ્ઞાનના શાસ્ત્રોના શબ્દોની ગોઠવણી કરે છે નિષ્કામ આપણે અંબાઉ રાખો આપણે ફલાણું ન રાખવું એ તો બધું આ કર્મમાં ભલે કોઈ ફળની આશા નથી ફળની આશા નથી એટલે તો ઈ હાઉ નીરસ થયું શાસ્ત્ર એમ કે ઈશ્વરની પ્રસન્નતાની અપેક્ષા રાખવી રાખવી રાખવી એવું તો રાખવું કે ભગવાન ઈન શાસ્ત્ર માત્ર નો સિદ્ધાંત પણ આ અમજાદી ના ઓલા ગોખેલા શબ્દો હોય ને એ આંખે રાખે હું અને એમાં હું ગોઠવાઈ જીવ તો કારણ શરીરે યુક્ત છે એની મેળે સમજે કેમ એમાંથી સ્થૂળ ને સુક્ષ્મ પાછા જન્મે છે એમ ત્યારે એ પાછા કર્મ કરાવે એટલે એનું કારણ મજબૂત થતું ક્યારે એમાં કારણ છૂટે કે ત્યારે કારણ સાચું ન એટલે જન્મ મળેવું વાંધ છે ભાઈ કારણ જયારે જે કરે કર્તવ્ય જો અર્જુન ને કહ્યું તારો અધિકાર છે કર્મ કરવા જ વળશે ઈ કેવા ભાવ થી બધા શબ્દો છે ઉપનિષદ માં આવે શોચ્ય અશોચ્ય નિષ્ક્રિય પુરુષ પુરુષ શોધ્ય જો જે કરતો નથી અને બ્રહ્મરૂપ માને જાય તો એનો તો ખરખરો જ કરવો એટલે નિષ્ક્રિય પુરુષ સોચ્ય અને નિષ્ક્રિય પુરુષ શોચ્ય અને કર્મ જ લોક અક્ષીય તે ઉપનિષદ માં આવે આ બધા શાસ્ત્રો સમજૂતી આપે છે એના બોર ખાતા ને કલ્યાણ થઈ ગયું હવે એમાં કર્મ ને જ્ઞાન ને ભાંતિ ને પણ ખરેખર આવી ગયા ત્રણે આવી ગયા બોર ક્યારે ખવાડ્યા દુનિયાનો રાખવા એને માટે પરીક્ષા લીધી ભગવાને બેન બોર બે ત્યારે ઓલા ખાતા બીજી ખોઈ અને ઓલા મીઠા બીજી ખોઈ માં ખાતા માંથી ભરી નાખ્યા નહી કેવો મારે ઓલી ખોઈ ના દે તો એ તો મારા પ્રભુ ના તને ના દેવાય છે હું તારો પ્રભુ છું એ તું ગમે બે વચ્ચે પણ ઓલો પુરુષ વર્ગ હતો એ ખોઈ નામ ઝડપી હાથ લેવા જ્યાં જાય માઇ લઈ જાય મારા ભગવાન ના આમથી આમ વાહે ઉલાડી નાખ્યા લેજે હજાર હાથ વાળા તો મારો પીટો લઈ જાય લેજે હજાર હાથ વાળા હાથમાં બીજો બોઇલો ત્યાં નહીં જો આ એક શબ્દો ના મર્મ છે માલિબા ઈ એનું કલ્યાણ કરી જાય આપડે દાયા કરીએ પણ એમાં આપણું ખાનુ કેટલું આપણું ખાનું કેટલું કોઈ ન હોય આપડે તો અથડા મર્યા તું રાની થઈ કે કઈક નો ગઈ આવ્યું લૂંટવા ભાઈ બે કરું મારે મરવું નથી એમ કઈક ન ગાય ધ્યાન લગી ક્યાં નિષ્ઠા છે આ તો જડતામાં આવું કામ કરે સમજીને કોઈ કામ કરે ને જો હમજીને કરે તો ભક્તિ રૂપ થઈ જાય નહી તો જડતા કામ એટલે કર્મયોગ થયો કર્મયોગ ફળબંધન નિષ્કામ નિષ્કામમાં સમજવું જોઈએ ને આ તો પકડી રાખે ગામ દાંત આવે એવું થયા બધું અને વાત હાથિક આવી મોટી વસ્તુ ઈ સામાન્ય માનવી એ સમજીને બે જાય એમ ને જેને નિગમ નેતી ને ગાય જ્યાં ભૂલા પડે છે એ આવડ સમજી ગયો પછી હું આવ્યું આલો પછી બ્રહ્માન સ્વામી એ કહ્યું છે જયારે ભગવાન ની ભક્તિ એ કરીને એ જીવના અજ્ઞાન નિવૃત્તિ થાય છે અજ્ઞાન માટે ભક્તિ વિના કોઈ દે નહી ભક્તિ સેવા કરો ને એ ભલે ભક્તિ કેવાય પણ કરનારી ત્યારે તમે કેળાની છાલ ખવારો તો એ જો ગુચ્છાની માપ જાય અને તે સિવાય તમે એટલા ભોજન ધારો ને તો એ સામી જો અને આપણે માની લીધું કે આટલી મોટી સેવા કરીએ જઈ પણ કથીર નું કરી નાખીએ કોના જેવું રાખતા નથી અને બદલતું નથી અજ્ઞાન ની પ્રવૃત્તિમાં ઉપયોગી થવું જોઈએ એ અનાદી અજ્ઞાન બધું ચોંચ્યું આજકાલનું નથી એને ઉખેડવામાં ઉપયોગ થવું જોઈએ સાધારણ હોય તો તો ઉખડી જાય અને અનાદિ એટલે પેલા થી વધારે આત્મા કલ્યાણ ના માર્ગે હાલે ઈ કેમ પડાય એનું અસાધારણ સાધન ભક્તિ પણ આ ગોખેલી ભક્તિ નહી લગભગ અમે ધર્મગુરુઓ ગોખાવી જ દીધું એમાં આવડો બીજા ભૂલા પીડ્યા ફૂલ્યા ને છોડે દેતી એનાથી કરવા દઉં ઠેક આ વાત તો બઉ ઝીણી થઈ ગયું કાલે जयरे भगवानी भक्ति ए कही जीव नज्ञ निगवान जाइने केवी रीत न आकार युक्त रहे पीजी महाराज बोलया जी जारी ए जीवना अज्ञानी निवृत्ति थायरे एने मईक तर देह नो संग छूटी जाए वल चैतन्य सत्ता मे पीव ने भगवानी भूमि आदि आज चैतन्य प्रकृति करीव रही सकते नी रहे जो स्थूल सूक्ष्म એની સાથે હોય ધ્યાન લગી તો જન્મ મરણ ના ગોથા ખાવાના હા જયારે એને છૂટ્યા ત્યારે એ કેવા દેહ મારે હા દેહ વિના દેહી હોય આનું નામ જ દેહી છે હોય તો દેહી કેવાય શરીર હોય તો શરીર આ શરીર થી સ્થૂળ સુક્ષ્મ ને કારણ અને પોતે તો સત્તારૂ અણુ જેવો છે ઈ કેવી રીતે ભોગવે એટલે ભગવાન નું સુખે સાધન તો જોઈએ એને માટે ચૈતન્ય અષ્ટ આ અષ્ટ પ્રકૃતિ થી અલગ ગીતા માઇ લે ભૂમિ રાપો નલો વાયુ ખંગવાલોથી રહેવો અહંકાર પ્રકૃતિ ભિન્ના રષ્ટતા આઠ પ્રકારની એને છોડી હવે ક્યાં દેહ માં કેમ રહ્યો છે ભગવાન ની ઈચ્છા થી દેહ બંધાય છે સુખ નો અનુભવ દેહ વિના નથી બહુ ઊંડા તપાસો ત્યાં આચાવે હધા કોણા ને સમજે વાત તો આવડ બધા કર્યા કરો આ બધા આમ ભળવાનું ક્યાંય મળે તો કેજો ને આમ ભળવાનું નહી મળે આ વચનામૃત બોલે છે તો કોઈ નઈ કઈ ક્યાંય નહીં કે એમાં કલ્યાણ પેલું અમારું થાય પછી તમારું થવું હોય થાય કેમ જોશીભાઈ વક્તાઓનું કલ્યાણ પહેલું થાય આ જ પ્રકારની પ્રકૃતિ તે થકી જુદી જે ચૈતન્ય પ્રકૃતિ તેનો ભગવાનની ઈચ્છા કરીને દેહ બંધાય છે પણ શું ભગવાનની ઈચ્છા કરીને આ પ્રકૃતિ કઈ અષ્ટ પ્રકારની એટલે એની ચૈતન્ય પ્રકૃતિ છે તત્વ છે અને એ રીતે એ પ્રશ્ન નો ઉત્તર છે પછી ગોપાલ સ્વામી ને મહારાજ પૂછતા હોવા અષ્ટાંગ યોગ સિદ્ધ થાય છે અથવા આત્મદર્શન થાય છે એ તો ભગવાન ને ભગવાન ના થાય છે અને તે યોગ અને આત્મદર્શન સિદ્ધ થયાનું કારણ જે ભગવાન ને સંત એની વિશે વૃદ્ધિ ગોણ થઈ જાય છે અને અષ્ટાંગ યોગ અને આત્મદર્શન એની વિશે વધુ લગ્ન થઈ જાય છે તેનું શું કારણ હશે એ પ્રશ્ન ને કોણ સમજશે પેલું કાયમ વચાંગ વાંધો ખબર નથી વાંધતા કેમતા ते मानी ली थो कल्याण थे कल्याण तो अमरु ते दई गए अम्मे दी जाए समझ लगभग आ जगत मल्याण नो मार्ग અષ્ટ સિદ્ધ થાય છે અથવા આત્મદર્શન થાય છે એ ભગવાન ને ભગવાન ની કૃપા થકી થાય છે છતાં પણ જયારે ભગવાન કૃપા અષ્ટામ યોગ સિદ્ધ થઈ ગયા પછી અને અષ્ટાંગ કારણ મન આવનો જો ને મન આવતું છે પચીસ <us> છે શરીર છે તો મિત છે શરીર બંધ થયું જ્ઞાન ને શરીર બધું કે આત્મદર્શન આત્મદર્શ એમાં ક્યુ સિદ્ધ થઈ ગયું કોઈ તો આ બીજા શું જવાબદાર ગોપાલ સામે નો પ્રશ્ન એ જવાબે ઇવડાવી દઈએ સામાન્ય જીવનમાં જવાબ દે અહી આખા સંપ્રદાય માં આપણા ઘરમાં જ ફરો આ વાત કોણ કરશે એટલે મોટા ભગત ગઈ ગયા ને આમ જ બધી આવી ગઈ કામ અને ગમે એવી ગૌ મૂકી લઈ ને બેહો ને ભોગ ની દીયો ને ભાઈ આઈ ગયા બેઠો આ બધું અઘરું છે આ ગોપાળા નું સ્વામી સહજાન સ્વામી દાખલો કર્યો આ જીવના કલ્યાણ જીવ એવા ભાગી ના દાખલાને સફળ કરતો નથી એ માર્ગે કઈ સમજીને આવ્યું તો જોઈએ પણ એમાં કોલે એવા હોય કે અમે ભૂલા પાડ્યા સેવા કરી તારું કર્યા એટલે આવડવા નહીં કરવું પછી ઓ अष्टांग योग अथवा आत्म दर्शन थे भगवान भगवान सतपा थकी थे आत्म दर्शन सिद्ध थे कारण भगवान ने भगवान न सत એની વિશે વૃત્તિ ગૌણ થઈ જાય છે જો આ શબ્દો જ આવે છે ને ત્યાં આપણે ફરી વળીયાની મત અને આવડા કરે પણ સંત કેને કયા સંત શબ્દ આવ્યો એટલે એમ જીતી જાય આવો અમારી તરફ આ તરફ જ વારવા ના હોય એવું સમજો પડે ગોવિંદભાઈ ને મેં બહુ કહ્યું હતું કઈ આવું હોય તો ક્યાંક ખોલી રાખજો એની ચિઠ્ઠી આવી ક્યાંય જગત માં હોય નહી હોય ઠીક સ્ત્રી ન હોય પણ ગ્રિજ્ય તો છાતી માં ઘરી બેઠું છે ને હે જાય ક્યાં પૈસા સ્ત્રી રસ્તા માં પડી તે મળી જાય એ ધનિયા ચીજ છે એ લેવા દકો ખાય હવે આ બિચારા ભૂળા માણસો ક્યાંથી આવી ગયા અજ્ઞાન ટાળવા માટે આ બધું બોલ બોલ કરે લટાળી જતો હશે એમ ને ટાળનારો કેવો સમર્થ હોય ત્યારે લીટાળે સંતની દયા લઈ ગયા ખરે પણ સંત એટલે જેને જ્યાં મારીને સંત કેને કહેવા એ બીજું પ્રકરણ ભક્તિ જનધામણીનું વાંચે કોઈ એવા એટલે જયારે જ્યાં માન્યા કેને કહેવા એ બીજું પ્રકરણ ભક્તિ જનધામણીનું વાંચે કહો એવા સંતને નામું હશે એમ જાણીને બધા માથા નમાવે છે ને લૂંબડા નમાવે લૂબડું બે આ તો આપણા એટલે દંડ વધ થાય અને ભક્તિ ચિંદામણીમાં શું લેખે એવા સંગો હશે આ દુનિયા કેમ ભાઈ બધા અક્ષરધામ માં વૈયા જાય એમ ને એ રસ્તો જ મારો એવો હશે કોણ મારીને ઘરી દવાનો હશે બોલો ભગવાન ને ભગવાન ના સંત તેની વિશે વૃદ્ધિ ગૌણ થઈ જાય છે અને અષ્ટાંગ યોગ અને આત્મદર્શન શું કયું દેવ પ્રસાદ મારા જે પ્રશ્ન પૂછ્યો એટલે ભગવાન જવાબ થયો અભિમાન આવતું પણ મારા મહારાજે કીધું કે અભિમાન તો એમાં ઘટે નહી આત્મ દર્શન થાય નહીં પરંપરાયણ સ્વામિનારાયણ એવી ઊંચી ભૂમિકાની વાત સામાન્ય જીવ ને જાતિવું પણ આ સાધુ એ તો કડે ઉતારવી જોઈએ રેશ લીધો વહી રાજ્ય અને દેશ રહી ગયો દૂર સમજ્યા રેશ લીધો વહી રાજ્ય નો અને દેશ રહી ગયો દૂર શું દેશ રહી ગયો આ લીધા પછી કઠણ પડ્યું એટલે આ કેમ પહોંચે છે આયા તો હવે કાંઈક લેતા લેવાઈ ગયો જ અર્થ શું પેલો જવું છે દેશ લીધો વહીરાજ્ય નો અને દેશ રહી ગયો દૂર જે દેશ શા માટે કહેવાય આંગળી ચિંદાય જે જ્યાં જવું છે એ દેશ તો દૂર જ રહી ગયો દેશ લઈ લીધો દેશ રહી ગયો દૂર નાગરી આપડે નથી લખતા અક્ષર ની વાત એટલે અક્ષર માં જ ગયો હશે બીજું ક્યાંય નહીં જોવાય આવડા જગત માં સ્વર્ગ વાત એટલે સ્વર્ગ માં જ ગયો હશે જમપુરી માં નહીં ગયો ને વાતું છે એ આપડે ભાઈ અક્ષરવાસી લખીએ ને અક્ષરવાસી થયો એ બહુ ખોટું થયું કરઘરા નો કાગળ લખે ને <laughs> <दाए> <laughs> पोपालन स्वामी ए कहूगाभ्यास करते थके योग सिद्ध थाय कई मान कर भगवानी कोई वृद्धि गौण थे जो आए तक कहू જેને પામવા માટે નીકળ્યા હોય ભગવાન અને એ ભગવાન ને આવ્યા પછી એને કદાચ માન સન્માન મળ્યું તો પછી ભગવાન ને ગૌણ કરી નાખી અને પછી એ માન સન્માન પોતે આગળ વધ્યા જાય ભગવાન થી પણ આવડી ગયો અષ્ટામ યુગ સિદ્ધ થાય આત્મનિષ્ઠા સિદ્ધ થાય એને માટેની આ વાત એમાં આવડા નું કઈ રહેતું હશે એને કહે અષ્ટાંગ યોગ સિદ્ધ થયો આત્મદર્શન થયું એટલે બ્રહ્મસ્વરૂપ તો થઈ ગયું પછી શું રહી એની પાસે તોય રહી છે કહ્યું એટલે આ જોવાનું શું અષ્ટાંગ યોગ સિદ્ધ થઈ જાય આત્મનિષ્ઠા સિદ્ધ થઈ એમાં કોખ એક ભાવનામાં જરા ફેર રહે છે એ મેં આટલો અષ્ટામ યોગ સિદ્ધ કર્યો આત્મનિષ્ઠા રાખી એટલે એ પાછું ગૌણ થઈ જાય નીચે પડી જાય એ ભૂલાઈ જવું જોઈએ આત્મનિષ્ઠા ભૂલાઈ જાય અને અષ્ટામ યોગ ભૂલાઈ જાય યાદીમાં જ ન આવે જો આપણે આટલા બધા ભૂલ્યા બેઠા છીએ કોક પૂછે કે તમે પૂર્વ જન્મ માં ક્યાં હતા કોક બોલે લો ભૂલાઈ ગયું છે ને એ ભૂલે થઈ જવી જોઈએ એ અષ્ટાંગ યોગ કે આત્મનિષ્ઠાંગ ને ભૂલી જવી જોઈએ ક્યારે એ ભગવાન સાથે સંબંધ ને એ સંબંધ અને ભૂલ્યું જરાક અંતર પડ્યું એટલે સંબંધ્યો પણ કાચા રૂપમાં રેડ કાચું છે અષ્ટાંગ કર્યો આત્મનિષ્ઠા બરાબર છે દેખાય અને એક ભગવાન સિવાય કોઈ ન હોય થઈએ ઉપનિષદ માં આવે છે વામદેવ એકતા ભૌતી વિધાભવતી સહસ્રધા ભૌતી ગમે એવો સામર્થ્યવન થાય એને કોઈ દેખાતું નથી એક ભગવાન શિવાય આપણે પણ ત્યાં જયારે આપણે જવાનું કલ્પીય છીએ અને ગયા એમાં જો જ્ઞાન તમને રહ્યું કે હું કોણ છું આ કોણ પૂજા એટલે તમે પાછા પડવાની શંકા થઈ પછી બધું ભૂલે છે કઈ ન રહે પછી એની ભાષા એવી આવે હું વામદેવ છું બ્રહ્માહમ કૃષ્ણ દાસો પછી એ એક જ જ્ઞાન રે હું બ્રહ્મ છું આનો એક જ્ઞાન રહે બીજું કાંઈ ન રહે દાસ પરું વયોજ્યો તોય કાચો તોય કાચો બ્રહ્માહમ કૃષ્ણ દાસી સ્થિતિમાં છે પણ એ સ્થિતિમાં વિઘ્ન નો સંભવ ઓછામાં સંભવ નથી ખબર પડે એમાં થોડું થોડું યાદ આવે અને સામાન્ય ન સમજે એને આ દાસ શબ્દ નબળો લાગે એ વળી આપણે એના દાસ એમ દેખાયો શાસ્ત્ર એમ જાય છે ઉપનિષદ વેદ દાસ ની જવાબદારી રહેતી નથી શું દાસ ની જવાબદારી રહેતી જ નથી જવાબદારી સ્વામી આવી જાય છે दास ज्ञान जो जवाबदारी दास थी ने जवाबदारी ले तो दास नहीं